કિશોર સત્સંગ પ્રારંભ ભગવાનની ભેટ કોઈ પણ માણસ પાંચ મિનિટ નાક બંધ કરીને બેસી રહે તો શું થાય ગભરામ કારણ કે હવા ન મળે તો આપણે ગભરાઈ જઈએ હવા વગર આપણને એક મિનિટ પણ ન ચાલે એ હવાની કિંમત છે કાંઈ જ નહીં મફત આપણને ભગવાને એ તદ્દન મફત આપી છે એવી જ રીતે આપણને પાણી વગર પણ ન ચાલે તો તે પણ ભગવાને આપણને મફત આપ્યું છે નદી તળાવ કુવા બધે જ પાણી મળે ભગવાન વરસાદ વરસાવે તેથી પાણી મળે અનાજ પાકે કપડાં મળે આમ ભગવાન આપણને હવા પાણી ખોરાક કપડાં બધું આપે છે આ ઉપરાંત સૂર્ય ચંદ્ર ફળ ફૂલ વનસ્પતિ એવું ઘણું બધું ભગવાને આપણને આપ્યું છે તેથી આપણે સુખી છીએ હવે આપણે આપણા શરીર સામું જોઈએ આપણને ભગવાને આંખ નાક કાન હાથ પગ વગેરે કેવા સુંદર આપ્યા છે આપણે કેટલાક લૂલા લંગડા આંધળા બહેરા માણસો જોઈએ છીએ તેમનું દુઃખ જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે ભગવાને આપણને કેવા સુખી રાખ્યા છે ભગવાને આમ આપણા ઉપર ઘણા ઉપકારો કર્યા છે તો આપણે પણ એના બદલામાં તેમને યાદ કરવા જોઈએ म सेवा करवी जगवान ने राजी के दर्शन दर्शन कर दर्शन करने सतों दर्शन करने सतोनी सेवा करी तो भगवान राजी थाय के नपण में कई भगवान न भजाय ए काम तो घर ए बात सांची नहीं भक्त ध्रुवे न भगवान की भक्ति करी भक्त प्रहलादे नानी उमरे भगवान भजा मीराबाई पा ત્યારથી જ ભગવાનનું ભજન કરતા હતા નાની ઉંમરમાં જે ટેવ પાડીએ તે ટેવ કાયમ રહે છે નાનપણમાં ભગવાન ન ભજીએ તો ઘરડા થઈએ ત્યારે પણ ભગવાન ન ભજાય માટે આપણે આજથી જ ભજનની ટેવ પાડીએ દૂન રામાયણ લખનાર વાલ્મિકી ઋષિનું નામ તો તમે સાંભળ્યું હશે એ પહેલા લૂંટારા હતા માણસોને મારે ને તેમનું ધન લૂંટી લે ખૂબ જ પાપ કરે એવા પાપી પણ રામ નામથી સુધરી ગયા ને મોટા ઋષિ થયા અજામિલ પણ ઘણો પાપી હતો તેને ચાર દીકરા હતા એક વખત નારદજી તેના ઘેર આવ્યા નારદજીએ તેને કહ્યું કે તું ભગવાનનું નામ લે પણ અજામિલે ના પાડી પછી નારદજીએ તેના નાના છોકરાનું નામ નારાયણ પાડ્યું આથી જ્યારે તે છોકરાને બોલાવે ત્યારે નારાયણ ભગવાનનું નામ લેવું પડે તે બહુ પાપી હતો તેથી મૃત્યુ વખતે તેને યમદૂતો તેડવા આવ્યા અજામિલ તો ડરી ગયો પણ એક જ વખત એના છોકરાનું નામ નારાયણ બોલ્યો યમદૂતો તરત જ ચાલ્યા ગયા અને અજામિલ બચી ગયો ભગવાનના નામનો કેટલો બધો પ્રતાપ છે શ્રીજી મહારાજના વખતમાં જોબન પગી નામનો લૂંટારો હતો તે લોકોને ધમકાવે ને મારે કોઈ વખત મારી પણ નાખે તેની સામે કોઈ જ ન થઈ શકે રાજાના સિપાહી પણ તેનાથી ડરે એટલે તેને પકડે જ કોણ લોકોનું ધન માલ ખેતર બધું જ લૂંટી લે એને પણ શ્રીજી મહારાજે સત્સંગી બનાવ્યો ને હાથમાં માળા આપી દીધી આપણી ખરાબ ટેવો ભજનથી જ દૂર થાય છે માટે આપણે સૌ ધૂન ભજન કરીએ પણ ભજન કેવી રીતે કરવું કોનું કરવું ભજન કરવા પલાઠી વાળીને બેસવું આંખ બંધ કરી ભગવાનને તથા ગુરુને યાદ કરવા ભગવાન અને ગુરુને સંભારીને જ ભજન કરવું એનું નામ ધૂન ભગવાનને તથા ગુરુને યાદ કર્યા વગર ધૂન કરીએ તો તે નકામી જાય ધૂન કરતા બીજા વિચારો ન કરવા ભજન હંમેશા ભગવાનનું ને તેના ભક્તનું સાથે જ થાય છે તે કેવી રીતે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આત્મા અને પરમાત્મા બ્રહ્મ અને પરબ્રહ્મ રોજ આ પ્રમાણે આપણે સૌએ ધૂન કરવી સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી નારાયણ એટલે સહજાનંદ સ્વામી અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી આત્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી પરમાત્મા એટલે સહજાનંદ સ્વામી બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી પરબ્રહ્મ એટલે સહજાનંદ સ્વામી ભજન કોનું કરાય ભગવાનનું અને તેમના ઉત્તમ ભક્તનું એટલે કે સ્વામી અને નારાયણનું भगवान कौन सहजानंद स्वामी भक्त कौन गुणातितानंद स्वामी अपना गुरु कौन प्रमुख स्वामी महाराज एमना गुरु स्वामीश्री ज्ञान जीवनदास जी योगीजी महाराज एमना गुरु स्वामीश्री यज्ञपुरुषदास जी शास्त्री जी महाराज एमना गुरु प्रागजी भक्त भगत जी महाराज एमना गुरु अनादिमूल अक्षरमूर्ति सदगुरु गुणातितानंद स्वामी પ્રાર્થના સહજાનંદ સ્વામી ભગવાન આપણા પિતા છે આપણે બધા એમના બાળકો છીએ સારું ખાવાનું નવા કપડા નવા પુસ્તકો કંઈ જોઈતું હોય તો આપણે આપણા પિતાજી પાસે માંગીએ છીએ અને પિતાજી આપણને તે બધી સારી વસ્તુઓ લાવી આપે છે પરંતુ જો આપણને સારી બુદ્ધિ સારા ગુણો જોઈતા હોય તો તે કોણ આપે તે બધી વસ્તુઓ ભગવાન પાસે છે જો ભગવાન પાસે આપણે અંતરથી માગીએ તો તે આપણને જરૂર સારી બુદ્ધિ સારા ગુણો આપે શુદ્ધ હૃદયથી ભગવાન પાસે માગણી કરવી એનું નામ જ પ્રાર્થના પ્રાર્થના એટલે માગવું ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પ્રાર્થના કરતી વખતે આપણે પલાઠીવાળી સ્થિર બેસવું જોઈએ આંખો બંધ કરી ભગવાનને તથા ગુરુને સંભાળવા જોઈએ બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરવા જોઈએ શ્રી હરિ જય જય જય જય કારી અક્ષર ધામના ધામી તમે છો પુરુષોત્તમ પરબ્રહ્મ હરી છો ભક્ત જનોના ભવય હારી શ્રી હરિ જય જય જય જય કારી પ્રગટહરી ગુરુદર્શન આપો પ્રભુ તવ નામના જપીયે જાપો તવમૂર્તિત્ય હૃદયે ધારી શ્રી હરિ જય જય જય જય કારી સદબુદ્ધિ સદગુણ પ્રભુ આપો અભય કર મુજ શિર પર સ્થાપો વિઘ્ન સકળ ને સધ્ય વિદારી શ્રી હરિ જય જય જય જય કારી શાસ્ત્રી મહારાજના ગુણ નિત્ય ગાઉં યોગી મહારાજના ગુણનિત્ય ગાઉં પ્રમુખ સ્વામીના ગુણનિત્ય ગાઉં તવચરણોમાં શિષ નમાવું આશીષ વચન દ્યો આનંદકારી શ્રી હરિ જય જય જય જય કારી હે સહજાનંદ સ્વામી તમે સદા જયકારી છો તમે અક્ષરધામના માલિક સ્વામી છો તમે પુરુષોમાં શ્રેષ્ઠ પુરુષોત્તમ છો તમે બ્રહ્મથી પર પરબ્રહ્મ છો તમારા ભક્તોના જન્મમરણના દુઃખને તમે દૂર કરો છો હે સહજાનંદ સ્વામી તમે આ પૃથ્વી ઉપર હંમેશા વિચરો છો માટે મને દર્શન આપો હે પ્રભુ અમે તમારું નામ જપીએ છીએ અને તમારી મૂર્તિ હંમેશા હૃદયમાં ધારીએ છીએ હે સહજાનંદ સ્વામી તમે અમને સારી બુદ્ધિ અને સારા ગુણો આપો તમારો અભય હાથ અમારા મસ્તક ઉપર મૂકો તેથી અમારી બધી જ બીક ભય ટળી જાય અને અમારા વિઘ્નો પણ તરત જ દૂર થાય અમે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજના ગુણ હંમેશા ગાઈએ છીએ ને તમારા ચરણોમાં મસ્તક નમાવીએ છીએ માટે અમને આશીર્વાદ આપો જેથી અમે સુખી થઈએ આ પ્રમાણે નિયમિત રીતે ભગવાનની આપણે પ્રાર્થના કરવી જોઈએ તો ભગવાન જરૂર આપણને સદબુદ્ધિ અને સદ્ગુણો આપે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી જેમને આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ તેમના જીવન વિશે આપણે જાણવું જ જોઈએ સંવત અઢારસો સાડત્રીસના ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીને દિવસે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક છપૈયા ગામે એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ ધર્મદેવ હતું અને તેમના માતાનું નામ ભક્તિદેવી હતું તેમના મોટાભાઈનું નામ રામ અને નાના ભાઈનું નામ ઈચ્છારામજી હતું તેમના માતા પિતા ઘણા પવિત્ર અને ધર્મપ્રેમી હતા અખંડ શ્રીકૃષ્ણ ભક્તિ કરતા હતા તેમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું ઘનશ્યામ બાળપણથી જ બહુ ચમત્કારી બાળક હતા સૌને તે પ્રિય હતા બાળપણમાં તેમણે ઘણા ચમત્કારો બતાવ્યા હતા તે ચમત્કારો જોઈને ગામના લોકોને થતું કે આ બાળક ભગવાનનો અવતાર છે નાની ઉંમરે ઘનશ્યામ તેમના પિતાની સાથે કાશી ગયા અને ત્યાં પંડિતોની સભામાં શાસ્ત્ર ચર્ચામાં જીત મેળવી સૌ આ બાળકની બુદ્ધિ જોઈ અચંબો પામ્યા ઘનશ્યામ સદાય તેમના માતા પિતાની આજ્ઞા પાળતા અને આખો દિવસ ભજન ભક્તિ કરતા અયોધ્યામાં તેમનો મુકામ તો મંદિરોમાં જ હોય ગામ ગપાટામાં કે રમતગમતમાં બહુ ધ્યાન ના આપતા માતા પિતા ધામમાં ગયા પછી એક દિવસ ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયા બ્રહ્મચારીનો વેશ ધારીને તેમણે તો વનમાં ફરવા માંડ્યું સૌ તેમને નીલકંઠ વર્ણિ કહેતા નદી નાળા સરોવર અને જંગલો બધું પાવન કરતા નીલકંઠવર્ણી ન જંગલી પશુથી ડરતા કે ન ટાઢ તડકો કે વરસાદથી ડરતા તેમણે જુદે જુદે ઠેકાણે રહેલા અનેક સાધુ સંન્યાસીઓનું કલ્યાણ કર્યું દંભી ગુરુઓનો દંભ ખુલ્લો પાડ્યો હિમાલયમાં તપ કરતા નવ લાખ યોગીઓનો તેમણે મોક્ષ કર્યો ત્યાંના એક મહાન તપસ્વી ગોપાલ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખ્યા અને તેમનું પણ કલ્યાણ કર્યું આખા ભારત દેશમાં ફરીને બધા જ મઠો મંદિરો જોતા જોતા તેઓ સૌરાષ્ટ્રમાં પધાર્યા લોજ ગામમાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો તેમાં મુક્તાનંદ સ્વામી રહેતા હતા તેમને મળ્યા અને પાંચ પ્રશ્નો પૂછ્યા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા તેથી ત્યાં રહ્યા રામાનંદ સ્વામી તે વખતે કચ્છ દેશમાં હતા થોડા વખત પછી રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા અહીં નીલકંઠ બ્રહ્મચારી અને રામાનંદ સ્વામીનો મેળાપ થયો રામાનંદ સ્વામી કહેતા હું તો ડુગડુગી વગાડવા વાળો છું ખેલ તો આ બ્રહ્મચારી ભજવશે તે પછી થોડા વખતમાં રામાનંદ સ્વામીએ તેમને દીક્ષા આપી સહજાનંદ સ્વામી નામ પાડ્યું ભક્તો એમને મહારાજ અથવા શ્રીજી મહારાજ કહી બોલાવતા રામાનંદ સ્વામીએ તેમના બધા શિષ્યોમાંથી સહજાનંદ સ્વામીને પસંદ કરી પોતાની ગાદી સોંપી દયાળુ ભગવાને પોતાના ગુરુ પાસે માંગી લીધું કે તમારા ભક્તને એક વીછી કરડે તેવું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીછીનું દુઃખ થાય પણ ભક્તને દુઃખ ન થાય અને તમારા ભક્તના નસીબમાં રામ રામપત્તર ભીખ માગવાનું હોય તો તે મને આવે પણ તમારા ભક્ત અન્ન વસ્ત્રે દુઃખી ન થાય તેવા આશીર્વાદ આપો રામાનંદ સ્વામીએ રાજી થઈ એ બંને વરદાન આપ્યા રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી તરત જ શ્રીજી મહારાજે સ્વામિનારાયણ નામનું ભજન શરૂ કરાવ્યું શ્રીજી મહારાજે ઘણા ચમત્કારો બતાવ્યા અનેક જીવોને સમાધિ કરાવી પશુ પક્ષીઓને અને પાણીમાંના માછલાઓને પણ સમાધિ કરાવી સમાધિમાં સૌને પોતાના ભગવાનના દર્શન કરાવતા તેથી સૌ શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન માનવા લાગ્યા અનેક મુક્ષુઓ શ્રીજી મહારાજના પ્રતાપની વાત સાંભળી આખા ભારત દેશમાંથી ખેંચાઈને આવતા શ્રીજી મહારાજે કેટલાય મોટા સંતો તથા મહંતોને એક જ રાતમાં દીક્ષા આપી પાંચસો પરમહંસો બનાવ્યા આ બધા જ પરમહંસો ભગવાન સ્વામિનારાયણના ઉપદેશની અને મહિમાની વાતો ગામે ગામ કરવા લાગ્યા શ્રીજી મહારાજે સમાજ સુધારાના અનેક કાર્યો કર્યા દુકાળ વખતે તેમણે સદાવ્રતો અને અન્ન ક્ષેત્રો ચાલુ કર્યા કુવા તળાવ ખોદાવ્યા અહિંસક યજ્ઞો શરૂ કરી હિંસામય યજ્ઞો બંધ કરાવ્યા અભણ અને ગરીબ પ્રજાને શિક્ષણ આપ્યું નીચલી કોમમાં ચાલતા ઘણા ગંદા રિવાજો બંધ કરાવ્યા સ્ત્રીઓને શિક્ષણ અપાવ્યું શ્રીજી મહારાજે આખા ગુજરાતમાં સુંદર મંદિરો બંધાવ્યા સંતોને સંસ્કૃત ભણાવી સુંદર પુસ્તકો લખાવ્યા જેમાં ઘણું જ્ઞાન ભર્યું છે સંતોએ ગુજરાતીમાં પણ ઘણા કીર્તનો લખ્યા છે સંતોએ સ્ત્રી અને ધનતો રખાય જ નહીં એવા કડક નિયમો તેમણે ઘડ્યા પોતાના સત્સંગીઓ નિયમમાં રહી પોતાનું કલ્યાણ કરે તે માટે તેમણે શિક્ષાપત્રી આપી પોતાના બધા જ આશ્રિતોને દર વર્ષે એક મહિનો જૂનાગઢ જઈ ગુણાતાનંદ સ્વામીની વાતો સાંભળવા આજ્ઞા કરી અને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા કહ્યું વડતાલ અને અમદાવાદ એ બે દેશમાં ગાદી સ્થાપી વડતાલમાં મંદિર કરી પોતાની મૂર્તિ પધરાવી ગઢડામાં દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ ત્રીસ વર્ષ રહ્યા અનેક ભક્તોને ખૂબ સુખ આપી લાખો જીવોનું કલ્યાણ કરી ગઢડામાં જ સંવત અઢારસો છ્યાસીના જેઠ સુદ દસમને દિવસે તેઓ અંતર્ધાન થયા આજે ત્યાં તેમના સમાધિ સ્થાને સુંદર મંદિર છે પૂજા આપણને રોજ ખાવા જોઈએ છે કોઈ દિવસ ખાવાનો કંટાળો આવતો નથી આપણે રોજ નાહીએ છીએ રોજ સૂઈએ છીએ આ બધી ક્રિયા જેમ રોજ કરીએ છીએ તેમ પૂજા પણ રોજ કરવી જોઈએ સવારના નાહિને પૂજા કર્યા પછી જ બીજું કાંઈ પણ કામ કરાય પૂજા કર્યા પહેલાં ઘણા લોકો જમતા પણ નથી નાસ્તો પણ નથી કરતા અરે પાણી પણ પીતા નથી સવારના પૂજા કરવાથી આપણું મન પવિત્ર અને શાંત બને છે આખો દિવસ આપણને સારા વિચાર આવે છે સવારના પહોરમાં ભગવાનને યાદ કરવાથી આપણો આખો દિવસ આનંદમાં પસાર થાય છે અમરીશ મોટા રાજા હતા તેમને તો રાજ્યનું ઘણું કામ હોય તો પણ જાતે જ કલાકો સુધી ભગવાનની પૂજા કરતા પૂજા કેવી રીતે કરવી તે આપણે જોઈએ રોજ સવારે વહેલા ઉઠી ભગવાનનું નામ લેવું વહેલા ઉઠવાની ટેવ પાડવી જ જોઈએ ઉઠ્યા પછી શૌચ દાતણ કરી નાહવા જવું નાહતી વખતે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ નામ લેતા નાહવું નાહને સ્વચ્છ કપડા પહેરી પૂજા કરવા બેસવું શ્રીજી મહારાજે પૂજા કરવા માટે સુંદર નિયમો કહ્યા છે ઉત્તર કે પૂર્વ દિશા મુખ્ય પૂજા કરવા બેસવું પૂજા કરવા સ્વચ્છ ધોયેલું આસન લઈને જ બેસાય જ્યાં ત્યાં પૂજા કરવા ન બેસાય તે પછી એક સુંદર ધોયેલો રૂમાલ પાથરી તે પર ભગવાનની મૂર્તિ પધરાવવી પૂજામાં અક્ષર પુરુષોત્તમની એટલે શ્રીજી મહારાજ ને સ્વામી ની મૂર્તિઓ રાખવી તે સાથે આપણા ગુરુ પૂજ્ય ભગતજી મહારાજ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પૂજ્ય યોગીજી મહારાજ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓ પધરાવવી તે પછી ચોખ્ખું પાણી લઈ ચંદન ઉતારી તિલક કરવું ને કંકુનો ચાંદલો કરવો તે પછી આંખ મીંચીને બે મિનિટ ધ્યાન કરવું ધ્યાન એટલે ભગવાન અને ગુરુને સંભાળવા ધ્યાન કર્યા પછી भगवान ने प्रार्थना कर ने कहवू हे प्रभु तमें पधारीने मारी पूजा अंगीकार करो आ आटे श्लोक आहवान मंत्र बोलवो उत्तिष्ठोत्तिष्ठ हे नाथ स्वामी नारायण प्रभो धर्मसूनो दयासिधो स्वेशा श्रेय परम कुरु आगछ भगवन देव स्वस्थनाथ परमेश्वर अहम पूजा करी सदा ऊँ सन्मुखो भव। બોલી ભગવાનને નમન કરું તે પછી ભગવાનની મૂર્તિ સામૂ જોઈ એક ચિત્તે પાંચ માળા ફેરવવી જમણા હાથની બીજી આંગળી ઉપર માળા રાખી અંગૂઠાથી મણકા ફેરવવા માળાના એકસો મણકા દરેક મણકે સ્વામિનારાયણ નામ લેવું મેર આવે એટલે અટકવું એક માળા પૂરી થઈ મેરથી પાછા વળીને ફરીથી મણકા ફેરવવા એમ પાંચ માળા કરવી માળા ફેરવતા બીજું કાંઈ બોલવું નહીં वक्खते बीजा विचारों का पांच प्रदक्षिणा कर पांच दंडवत करने के पीछे भगवान ने प्रार्थना करी और कहवु कि हे प्रभु कुसंग थकी मारी रक्षा करजो ने आपने राजी कर भी मैंने सदबुद्धि आपजो जे हूँ सारो सत्संगी था आपने विषय मैंने खूब स्नेह थाय आशीर्वाद आपजो ने पूजा कर मारी कहीं भूल थी हो तो माफ करजो एम प्रार्थना कर વિસર્જન મંત્ર બોલવો સ્વસ્થાન ગચ્છ દેવે પૂજા માદાયમ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચાપત્રીના પાંચ શ્લોક વાંચવા ને પછી ભગવાનને પગે લાગી પૂજા સંકેલી લેવી આ પ્રમાણે નિત્ય પૂજા કરવી જેથી આપણી બુદ્ધિમાં પ્રકાશ થાય શુરવીર બાલ ભક્ત શ્રીજી મહારાજના સંતો સત્સંગ કરાવવા ગામ ફરતા જામનગર તાબાના એક ગામમાં એવી રીતે સત્સંગ કરાવેલો તેમાં એક ખેડૂતનો છોકરો પણ વર્તમાન ધરાવી સત્સંગી થયો આ બાલ ભક્ત રોજ પૂજા કરે તિલકચાંદલો કરે મંદિરે જાય અને ભજન ભક્તિ કરે તેના બાપા સત્સંગી ન હતા તેને આ બધું ન ગમે તે રોજ પોતાના દીકરાને સ્વામિનારાયણનું નામ લેવાની ના કહે પણ છોકરો સાચો સત્સંગી હતો બાપા રોજ સમજાવે પછી લલચાવે ધમકાવે અને ક્યારેક મારે પણ ખરા પણ છોકરો તો ભક્તિમાંથી ડગે જ નહીં એક વખત તેના બાપાને બહુ જ ગુસ્સો ચડ્યો તેણે તેના દીકરાને કહ્યું કે હવે તું સ્વામિનારાયણનું નામ લઈશ તો હું તને મારી નાખીશ છોકરો કહે ગમે તે થાય હું તો ભગવાનનું નામ લેવાનું મૂકીશ જ નહીં બાપાએ તો છોકરાને જોતરે બાંધ્યો અને કહ્યું કે જો તું સ્વામિનારાયણની કંઠી મૂકી દે તો તને છોડીશ નહીં તો ગાડું ઉલાડીને તને મારી નાખીશ છોકરો તો જરા પણ ડગ્યો નહીં તેણે કહ્યું કે હું સ્વામિનારાયણનું નામ અને કંઠી ક્યારેય નહીં મૂકું ભલે મોત આવે અને તેના બાપાએ તો સાચે જ ગાડું ઉલાડ્યું છોકરાને ગળે ફાંસો આવ્યો અને તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો ધામમાં ગયો શ્રીજી મહારાજે ગરડામાં આ વાત સાંભળી ત્યારે મહારાજ કહે છોકરો સાચો ભક્ત કહેવાય પ્રહલાદની તો ભગવાને રક્ષા કરી ત્યારે ભક્તિ કરી જ્યારે આની તો ભગવાને રક્ષા ન કરી તો પણ ભક્તિ કરી અને તેનો બાપ તો હિરણે કશીપુ જેવું કહેવાય માટે ભગવાન આપણી રક્ષા ન કરે કે ગમે તેવા દુઃખ આવી પડે પણ ભગવાનની ભક્તિ મૂકવી જ નહીં કંઠી છોડવી જ નહીં ભગવાનનું નામ મૂકવું જ નહીં આપણે સૌએ આવા સાચા ભક્ત થવાનું છે ગંગામાં અમદાવાદ પાસે જેતલપુર ગામ આ ગામમાં વિપ્ર ગંગામાં રહે તેઓ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ જ્યારે જેતલપુરમાં ગંગામાને ઘરે પધારે ત્યારે તેઓ કહે આવો ભત્રીજા દીકરા પધારો અને શ્રીજી મહારાજ પણ હેતથી તેમને કહે હામાં હું આવ્યો ગંગામાને શ્રીજી મહારાજ પ્રત્યે પ્રેમ ખરો પણ સાક્ષાત ભગવાન છે એવો ભાવ નહીં એક વખત રામાનંદ સ્વામીએ ગંગામાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી છે અક્ષરધામના પતિ છે અને હું તો એમની આજ્ઞાથી આવેલો જેમ કોઈ ડુગડૂગી વગાડનારો હોય તેમ છું ખરું કાર્ય કરનાર તો તેવો છે તમે તેમને ભત્રીજા દીકરા કહો છો પણ એમ ન કહેવાય વળી અમારી ગાદી તકીઓ જે તમે બાંધી રાખ્યા છે તે પાથરીને સ્વામીને બેસાડો ને માફી માંગો તો અમે તમારી ઉપર રાજી થઈશું સ્વામી થોડા સમયમાં જ તમારે ત્યાં પધારશે તો તમે એમનું સારું સામયું કરજો તે પછી થોડા જ વખતમાં ગંગામાને ખબર મળ્યા કે શ્રીજી મહારાજ પધારે છે ગંગામાએ ગામના સૌ હરિભક્તોને ભેગા કર્યા અને કહ્યું મહારાજ પધારે છે માટે શરણાઈ ઢોલવાળાને બોલાવો ને સામયું કરીએ ગંગામાએ પોતાની દીકરીને માથે ત્રાંબવાનો કળશ અને નાળિયેર મુકાવ્યા અને પોતે હાથમાં કંકાવટી લીધી સૌ કીર્તન ગાતા ગાતા આગળ ચાલ્યા मणकी घोड़ी पर बेसी महाराज जेतलपुर पधार जरियान वस्त्रों में महाराज बहु शोभता हरिभक्त महाराज ने दंवत प्रणाम कर पूजन करवे दूर थी महाराज ने नमस्कार करते गाजते महाराज पूरमा पधार गंगामा ने घरे महाराज सौ प्रथम पधार्या महाराज आ ढोलिया पर गादी तकिये बिराजो गंगामाए महाराज ने प्रार्थना करी तरह महाराज कहे पहलाम मैं भत्रीजा दीकरा कही बोलावो तो गादीए बेसीय हम तो हूं एम न बोलावु तो अगर गादी पर नहीं बैसीए महाराजे पठ पकड़ी गंगा कहे हे महाराज आज सुधी भूल थी हूं एम बोलती थवामीए दर्शन दई ज्ञान आप कृपा कर मार बधा गुना माफ करो अब गादी पर बिराजो अंतरियामी भगवान बधु जाता हसता हसता महाराज कहे तरा गुना अग मफ करिए પણ તમે દીકરા કહીને બોલાવો છો તે બહુ ગમે છે પછી શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર ગાદી તકીય બિરાજ્યા ગંગામાને મહારાજનો ખરેખરો નિશ્ચય થયો જેતલપુરમાં ગંગામાં મહારાજને માટે સુંદર રસોઈ બનાવતા અને ભાવથી જમાડતા ગંગામાના હાથની રસોઈ મહારાજને બહુ ભાવતી તેમાં પણ એમણે બનાવેલા દાળભાત મહારાજ બહુ વખાણતા મહારાજ જ્યાં જ્યાં ઉત્સવ સમય કરતા ત્યાં ત્યાં ગંગામાં જતા અને મહારાજ માટે પ્રેમથી રસોઈ બનાવતા ઘણીવાર તો ગંગામાં પોતાની સાથે ટોપલામાં સીધું સામાન સગડી તૈયાર રાખતા મહારાજની સાથે ફરતા હોય ત્યારે ગંગામાં સંઘમાં મહારાજની પાછળ ચાલતા આવે માથા ઉપર સળગતી સગડી ને દાળભાત ચડતા હોય પછી રસ્તામાં મહારાજ વિસામો લે સ્નાનાધિક ક્રિયા કરે એટલી વારમાં ગંગામાં રોટલી બનાવી બીજી રસોઈ કરી નાખે અને સુંદર થાળ તૈયાર કરી મહારાજને ભાવથી જમાડે આવી એમની ઉત્તમ પ્રકારની ભક્તિથી મહારાજ બહુ રાજી હતા એમને ઘણા કષ્ટો પણ સહન કરવા પડતા એક સમયે અખંડાનંદ સ્વામી માર્ગમાં એકલા ચાલ્યા જતા હતા જેવું નામ તેવા જ ગુણ ગમે તેટલા કષ્ટોમાં પણ હંમેશા મહારાજની મૂર્તિનો આનંદ અને મુખમાં મહારાજનું ભજન એવા એ સાચા સંત હતા આગળ જતા એક જંગલ આવ્યું જંગલ ઘણું જ ગાઢ કોઈ માણસ દેખાય નહીં ચકલું પણ ન ફરકે એવું ભયંકર થોડે અંદર ગયા ત્યાં સામે વાઘ દેખાયો સ્વામીએ વિચાર કર્યો નક્કી આજે દેહનો અંત આવ્યો સમજો વાઘ મળ્યો છે જરૂર ખાઈ જશે પણ એક દિવસ ભગવાનના ધામમાં જવાનું છે તો આજે જ પહોંચી જઈએ અને આ વાગને પણ મારું શરીર ખોરાક તરીકે કામ આવશે જરા પણ ડર્યા વગર સ્વામી તો આગળ ચાલ્યા પણ ભગવાનને પોતાના ભક્તની હંમેશા ફિકર રહ્યા કરે છે પોતાના ભક્તને કષ્ટ થાય તે મહારાજ કેમ સહન કરે હું આત્મા છું અમર છું મારે ડરવાનું છેનું વળી અખંડાનંદ મારું નામ મારો આનંદ કોણ લઈ શકે એમ છે એમ વિચાર કરતા સ્વામી વાઘની સામે ગયા શિકાર સામે આવે પછી વાઘ કાંઈ છોડે વાઘે પંજો ઉગામ્યો अखंडानंद स्वामी महाराज संभालता अड़क रह प्रेरणाएक जमीन पर आलोटवा लगे जाने मा स्वामी पग में पड़ता न होने उभो थ जंगल में जो रो आरती श्रीजी महाराज गुरु रानंद स्वामी था मुक्तानंद स्वामी गुरु रानंद स्वामी रानंद स्वामी पतादी श्रीजी महाराज ने सौंपी धाम में गया शिष्यों ने श्रीजी महाराज की आज्ञा में रहू कहू मु मुक्तानंद स्वामी रानंद स्वामी पर बहुज प्रेमंदवामी धाम में गया पी बहुज उदास गया क्याय चैन पड़े नही श्रीजी महाराजे विचार कर मुक्तानंद स्वामी दिलगिरी टाड़ी एक वक्त श्रीजी महाराज कालवाणी गाम में था वह सवार सौ सव सतो ल महाराज नदीए नाह મુક્તાનંદ સ્વામી પાછળ આવતા હતા ખાખરાના વનમાં મુક્તાનંદ સ્વામી ચાલ્યા જતા હતા અચાનક તેમને તેજ દેખાયું અને તેમના ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા ગુરુને જોઈ મુક્તાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા ગુરુને પગે લાગ્યા રામાનંદ સ્વામીએ કહ્યું તમે દિલગીર કેમ છો મેં તમને કહ્યું હતું કે હું તો ડુગડૂગી વગાડવા છું ખેલનો ભજવનાર હવે પછી આવશે આ મહારાજ ખેલના ભજવનાર છે એમને ગુરુ કરીને રાજી કરો તો અમે રાજી થઈશું મુક્તાનંદ સ્વામીએ પગે લાગીને આ આજ્ઞા માથે ચડાવી તેમનો શોક ટળી ગયો અને ખૂબ આનંદ થઈ ગયો પછી નદીમાં નાહીને મંદિરે આવ્યા જાતે ફૂલની માળા બનાવી મહારાજને પહેરાવીને કહ્યું કે તમે તો સદગુરુ છો એમ કહીને મહારાજના મહિમાનું વર્ણન કરતી સુંદર આરતી બનાવી ને ઘીના દીવાથી મહારાજની આરતી ઉતારી એ આરતી તે જય સદગુરુ સ્વામી ત્યારથી આપણે ત્યાં સૌ એ જ આરતી બોલે છે अपने सौ आरती करवी जो जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण मुक्त अनंत मुक्तुभूज सुंदर साकारोपरी कूणाकर मानवतनुधारम जय स्वामीनारायण पुरुषोत्तम परीहरीसहजान अक्षरब्रह्मादि गुणातीन् जय स्वामीनारायण प्रकट सदा सर्वकर्ता धर्म एकांतिक स्थापक भक्ति भक्तिपरित्राता जय स्वामी नारायण दास भाव दिव्यताे प्रीति सुरद भाव सुहृदलौक स्थापित शुभ रेत जय स्वामीनारायण धन्य धन्य मम जीवन तव शरण सुफलम યજ્ઞપુરૂષ પ્રવર્ત સિદ્ધાંત સુખદમ જય સ્વામી નારાયણ જય અક્ષરપુરુષોત્તમ હારતી પછી સાસ્તાંગ ધનવત પ્રણામ કરી આ પ્રમાણે શ્લોક બોલવા આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજો મયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિતનમુ સર્વાવતારી હરિ જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતા સેવે પરબ્રહ્મને એ મૂલાક્ષર મૂર્તિને નમું સદા ગુણાતીતાનંદને શ્રીમંદિર્ગુણ મૂર્તિ સુંદર તનુ જે જ્ઞાન વાર્તા કથે જે સર્વજ્ઞ સમસ્ત સાધુ ગુણ છે માયા થકી મુક્ત છે સર્વૈશ્વર્યથી પૂર્ણ આશ્રિતજનોના દોષ ટાળે સદા એવા પ્રાગજીભક્ત રાજગુરુને प्रेमे नमू सर्वदा जेनु नाम रट्या थकी मलि संकल्पो समूढ़ा गया जेने शरण थया थी भवतना फेरा विरामी गया जेनु गान दसो दिशे हरिजनो गाये हर्ष थी एवा एववा दास तमने पाये नमू प्रीत थी वाणीअमृत थी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टि म भरी दिव्यता निरखता सुदिव्य भक्त बधा હૈયે હેતભર્યું મિઠુજનનીષુ ને હાસ્યમુખે વસ્યુ તે શ્રી જ્ઞાનજી યોગીરાજગુરૂને નિ નમુ ભાવશુ શોભો સાધુગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરૂયોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મધુરાસમુદ્રસરખા ગંભીર જ્ઞાનેજ છો નારાયણ સ્વરૂપદાસ ગુણિને સ્નેહેજવંદુઅહો શોભે સૌમ્યમુખારવિંદ હસતું નૈણેહમી વર્ષતા વાણીચે મહીમા ભરી મધુસમી હૈયે હરી ધાર યોગીરાજપ્રમુખજી હૃદય જેનાગુ રીજતા વંદોસંતમહંતસ્વામી ગુરૂને કલ્યાણકારીસદ બ્રહ્મરૂપે શ્રી હરિના ચરણમાં અનુરાગીએ એવી જ દાસ ભાવે હસ્ત જોડીને માંગીએ આ પ્રમાણે રોજ સવાર સાંજ મંદિરમાં અથવા ઘર મંદિરમાં આરતી કરવી વીર ભગુજી ભગુજી મહારાજના અંગત સેવક હતા ખૂબ જ સુરવીર અને સેવાભાવી પોતાના ગામ ગરા બધું છોડીને શ્રીજી મહારાજની સેવામાં રહ્યા હતા મહારાજ જે કામ સોંપે તે કરે દેખાવમાં નીચા હતા છતાં હિંમતવાન ભારે દાદા ખાચરના ખેતરોની સંભાળ રાખવા મહારાજ ભગુજી જેવા બહાદુર પાળાઓ રાખતા તે વખતે ચોર લૂંટારાની બીક બહુ ખેતરનો ઊભો મોલ વાઢી જાય ભગુજી હોય ત્યાં કોઈની હિંમત ન ચાલે કોઈ કાઠી કે ગરાશીઓ ભગુજીનું નામ પડે કે ભાગે તેની સામે લડવા કોઈ તૈયાર ન થાય बढ़ली दरबार भाण खाचरे भगूजीन मथु लावना जमीन अने इनाम आप जाहिर करू पिंह पकड़ जाए कोई तैयार न थू दूर सिंध देश रखेवाड़ू करवाला बे भाईओ खबड़ ने मतारो तैयार था भगूजी खेतरू रखेवाड़ू करता त्या हम लोग लई आया भगूजी साने खबड़ ने कहू पहले घा तू कर खबड़े जोर घा कर भगूजी ने जनो वढ़ घा गया भगू जीए पोता घा कपड़ा थी बांधी खबर ने साने घा कर मारी नाखो थोड़ो वक्त लड़ाई चाली भगूजी ने अढ़ार घा वग्या मतारो जीव लई नाठो भगूजीना घा एवं बचे ज नहीं महाराज रक्षा में था महाराजे वालन पास घा साफ करी पाटो बंधा आखा गाम में आरती जालरो नगारा बंद कर कारण कि एना अवाजी भगूजी ने सुरातन चढ़े ने उभा तो टाँका महाराज रोज खबर जो आवे। एक वक्त वालंदे कोई न जाने ता में कबूतर चरक नाखी और कोईए झालर वगाड़ी घा में खूब पीड़ा उपड़ी महाराज ने खबर पड़ी महाराज दौड़ता आया महाराज समझी गया कि कोईए द्वेश भगूजी ने मारी नाखवा आ करू महाराजे पाटो छोड़ी नाखो वालंदे कबूल करू के जमीन की लालच में महाराजे सच्चिदानंद स्वामी ने कहू कि ते अही बेसो કાળ આવે તો તેને મારીને ભગાડી મૂકજો ભગુજીને આપણે નવું જીવન આપવું છે થોડા વખતમાં ભગુજી સાજા થઈ ગયા ભાવનગરના દરબાર વજયસિંહ બાપુએ ભગુજીની વીરતાની વાત સાંભળી ત્યારે તેમને થયું કે આવા સુરવીર યોદ્ધા આપણા સૈન્યમાં હોય તો સારું તેમણે ભગુજીને સન્માન કરવાને બહાને બોલાવીને કહ્યું કે તમે મારે ત્યાં નોકરીએ રહો તો મહિને રૂપિયા ત્રણસો ને પાંચસો ઘોડે સરદારી આપું ભગુજી કહે મારે એ કાંઈ જોઈતું નથી મારે તો સ્વામિનારાયણ ભગવાન જોઈએ છે એમના માટે તો મેં ગરબાર ગરાફ બધું છોડ્યું છે હવે બાકીનું જીવન ભગવાન સ્વામિનારાયણની સેવામાં જ પૂરું કરવું છે દરબારે તેમની બહુ પ્રશંસા કરીમત પટેલ ભગવાનના જે ખરેખરા ભક્ત હોય તે ભગવાનની મરજી પ્રમાણે જ વર્તે ભગવાનને માટે પોતાનું ધન કુટુંબ દેહ વગેરે બધું જ આપી દે તેમાં જરા પણ અચકાય નહીં આવા એક ખરેખરા ભક્તની વાત આપણે જાણીએ વાળાક દેશના એક ગામમાં એક આહિર સામત પટેલ નામના મહારાજના સાચા ભક્ત હતા એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢડા આવ્યા શ્રીજી મહારાજ તે વખતે મંદિરનું કામ કરાવતા હતા કડીયાના પગાર ચૂકવવા રૂપિયાની જરૂર હતી મહારાજે સામત પટેલને પૂછ્યું છે અમારે થોડા રૂપિયા જોઈએ છે તે આપશો તેમણે જરા પણ વિચાર કર્યા વગર કહ્યું કે હા મહારાજ સામત પટેલ તરત જ ઘરે ગયા પોતાની જમીન ગાડુ બળદ ભેંસો બધું વેચીને રૂપિયા સાડા લઈને મહારાજ પાસે આવ્યા અને મહારાજ પાસે રૂપિયાનો ઢગલો કર્યો શ્રીજી મહારાજે પૂછ્યું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા સામત પટેલે કહ્યું કે મહારાજ મારી પાસે હતા પણ અંતર્યામી ભગવાનથી શું અજાણ્યું હોય સૌને સામત પટેલનો મહિમા સમજાય તે માટે મહારાજે કહ્યું સાચું કહો ભગત આ રૂપિયા ક્યાંથી લાવ્યા સામત પટેલે બધી વાત કરી મહારાજ કહે જમીન ખેતર ગાડું બળદ અનાજ બધું વેચી નાખ્યું હવે ખાશો શું માટે હું તો એક રૂપિયા રાખીશ બાકીના લઈ જાઓ દાણા વગર તમારા છોકરા ભૂખ્યા મરે સામત પટેલ કહે અમે ભૂખ્યા ન મરીએ બીજે ગામથી ઊંચીના દાણા લાવી ખાઈશું અને બીજે વર્ષે ભરી દઈશું આ સાંભળી મહારાજ બહુ રાજી થયા ભગવાનના સાચા ભક્ત આવા હોય થાળ આપણને જીવવા માટે અનાજની ખાસ જરૂર પડે છે અનાજ ન મળે તો આપણે ભૂખથી મરી જઈએ ભગવાન સૂર્યનો પ્રકાશ અને પાણી પૂરા પાડે છે ત્યારે અનાજ ઉગે છે એના વિના ખેડૂત મજૂરી કરી કરીને મરી જાય તો પણ અનાજ ન ઉગે અનાજની આપણે રસોઈ બનાવીએ છીએ અને જમીએ છીએ તે રસોઈ આપણે ભગવાનને ધરાવવી જ જોઈએ આ દુનિયામાં જે કાંઈ વસ્તુ દેખાય છે તે બધાના માલિક ભગવાન છે માટે આપણે જે કાંઈ વસ્તુ તેમાંથી લઈએ તે પહેલા ભગવાનને અર્પણ કરવી જોઈએ દરેક વસ્તુ ભગવાનને ધરાવીને પછી જ આપણાથી લેવાય આપણાથી દરેક વસ્તુ પ્રસાદીની કરીને જ વપરાય ભગવાને આપણને અનાજ પકવી આપ્યું માટે એ પણ એમને ધરાવ્યા વિના કેમ જમાય જે વાનગીઓ આપણને ભાવતી હોય તે આપણે થાળમાં મૂકવી સુંદર વાનગીઓનો થાળ સદગુરુ ભુમાનંદ સ્વામીએ બનાવ્યો છે પણ એ કેવી રીતે બનાવ્યો છે એની પણ એક સુંદર કથા છે તે પહેલા સાંભળીએ એક વખત સદ્ગુરુ ભુમાનંદ સ્વામીને ચાર દિવસના એક સાથે ઉપવાસ થયા તેમને કાંઈ પણ જમવા ન મળ્યું પાંચમે દિવસે તેઓ એક ગામમાં પધાર્યા અહીં એક સંતને તેમની આવી સ્થિતિ જોઈને દયા આવી તે સંતે ભુમાનંદ સ્વામીને ઘઉંનો પોંક આપ્યો આવી રીતે ભગવાનની ઈચ્છાથી અચાનક ભોજન મળી જવાથી તેઓ ગદગદ થઈ મહારાજને તે પોંક ધરાવવા લાગ્યા તેઓ કવિ હતા તેથી સહજ રીતે જમો થાળ જીવન જાઉં વારી એ થાળ બોલ્યા મહારાજે તેમનો ભાવ જોઈને તેમને દર્શન દીધા અને થાળમાં કહ્યા પ્રમાણે વાનગીઓ તેમના દેખતા જમ્યા પછી મહારાજ ભુમાનંદ સ્વામીને આશ્વાસન આપી અદૃશ્ય થઈ ગયા ત્યાર પછી તેજ થાળ સત્સંગમાં પ્રચલિત છે આપણે પણ એ જ થાળ ભગવાનને સંભારીને બોલીએ સદગુરુ ભુમાનંદ સ્વામીની જેમ આપણો પણ સાચો પ્રેમ હશે તો શ્રીજી મહારાજ જરૂર જમવા પધારશે જમો થાળ જીવન જાઉં વારી ધોવ કર ચરણ કરો ત્યારી બેસો મેલ્યા બાજોઠીયા ઢાળી કટોરા કંચનની થાળી જળે ભર્યા ચંબુ ચોખાળી જમો થાળ જીવન જાઉં વારી કરી કાઠા ઘઉંની પોળી મેલી ઘૃત સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ઘોળી જમો થાળ જીવન જાઉં વારી ગળ્યા સાટા ઘેબર ફૂલવડી દૂધપાક માલપુવા કઢી પૂરી પોચી થઈ છે ઘીમા ચઢી જમો થાળ જીવન જાઉં વારી અથાણા સાક સુંદર ભાજી લાવી હું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી જમો થાળ જીવન જાઉં વારી થાળ બોલ્યા પછી થોડો સમય ભગવાન શાંતિથી જમે છે તેવું સ્મરણ કરું પછી ચળું કરાવું ચળું કરો લાવું જળ જારી સોપારી પાન બીડી બનાવી સારી જમો થાળ જીવન જાઉં વારી મુખવાસ મનગમતા લઈને પ્રસાદી થાળ તણી દઈને ભૂમાનંદ કહે રાજી થઈને જમો થાળ જીવન જાઉં વારી આ પ્રમાણે ભગવાનને થાળ ધરાવી પછી જ આપણે જમવું तो जरूर भगवान अपनी प्रसन्न थे जोधो भरवाड़ दादा खाचर ढोर ढाकर संभाल लेवा महाराजे जोधा भरवाड़ ने मुको जोधो तो भरवाड़ बहु प्रेमा भाषा जाड़ी पेम बहु जोधा ने महाराज विना गमे नही कोई सारू खा आपे तो न ले ભગવાનના ભક્તને વળી સ્વાદ કેવો એમ કહી છાસને રોટલો જ ખાય મહારાજ જોધાના ગામ નાની વરાઈ આગળથી નીકળ્યા ત્યારે જોધાએ મહારાજના દર્શન કર્યા તરત જ જોધો પોતાનો નેસ સ્ત્રી છોકરા ગાયો ભેંસો બધું મૂકીને ચાલી નીકળ્યો મહારાજ પાસે ગરડા ગયો અને સેવા કરવા લાગ્યો એક વખત દાદા ખાચરને ત્યાં દૂધપાક કરવા દૂધ ઉકાળવા મૂક્યું હતું જોધાએ તે જોયું અને મહારાજ પાસે ફરિયાદ કરવા લાગ્યો મહારાજ આ જીવુબા લાડુબા દૂધને બાળી દે છે દૂધ કાઈ ચૂલા પર મૂકી બાળી દેવાય મહારાજ હસવા લાગ્યા અને જોધાને કહે તું સીમમાં ઢોર ચારવા જા અને બપોરે અહીં આવજે આજે તારે અહીં જમવાનું છે જોધો તો ગુસ્સે થઈને ગયો બપોરે સંતો માથે ઓઢીને ધ્યાન કરતા હતા તે જોઈને જોધો બોલ્યો દૂધ બધું બાળી નાખ્યું તેથી હવે માથે ઓઢીને રોવું પડે ને મહારાજ શાંત કર્યો મહારાજ પોતે દૂધપાક પીરસવા પધાર્યા જોધો બૂમો પાડવા લાગ્યો કે મહારાજ મને એવું બળેલું દૂધ ન આપશો મહારાજ કહે તું ખા તો ખરો મહારાજે એને પરાણે દૂધપાક ખવરાવ્યો જોધાએ દૂધપાક ખાધો ત્યારે ખબર પડી કે દૂધનો દૂધપાક આવો સારો થાય પણ તે તો ભોળો ભક્ત હતો જોધો ઘણીવાર ગાયનું તાજું દૂધ દોઈ તેમાં સાકર બદામ કેસર નાખી મહારાજને પાતો મહારાજને રાજી કરવા સાઠ મારી મહારાજને દેખાડતો તાજુ દહીં માખણ જમાડતો મહારાજ જોધાના પ્રેમને વશ થઈ જમી પણ જતા જોધો દૂધ ધોતો હોય ને મહારાજ ત્યાંથી નીકળે તો આચળમાંથી દૂધની શેર એવી છોડે કે મહારાજના ચરણાર્વિંદ દૂધથી ધોવાઈ જાય મહારાજ જોધાની આવી યુક્તિ અને ભક્તિ જોઈ રાજી થાય મહારાજ કોઈ કોઈ વાર જોધાની સામે છાશ વલોવા પણ ઉભા રહી જાય અને નેત્રુ તાણવા લાગે देर खसेड़ी मखण पाना खाई जाए जोधो पकड़ी पाड़े महाराज हसे महाराज एक बार जोधा ने कहे तू मुरखनो मुरख रहो जोधो कहे ते बहु डाया एक चकली सारू ब्रह्मांड बोलू एवं डाया पीछे महाराज पास कहे तब बहु डाया हो तो आ बकरी टोड़ा में कोयली काटूड़ी ने जांबूड़ी कई तोधी आपो महाराज हसवा लग्या मुक्तानंद स्वामी जोधा ने ठपको आपता कहे જોધા મહારાજ તો અંતર્યામી છે બધું જાણે છે એટલામાં મહારાજે જોધાને સમાધિ કરાવી ને અક્ષરધામમાં તેમના દિવ્ય દર્શન કરાવ્યા સમાધિમાંથી જાગ્રત થતાં જ જોધો ખૂબ આનંદમાં આવી ગયો અને મહારાજનો ખૂબ મહિમા જાણવા લાગ્યો વ્રજના ગોપ જેવી જોધાની ભક્તિ હતી વાઘને પણ તગેડી મૂકે એવો જોધો શ્રીજી મહારાજ આગળ ગરીબ ગાય જેવો થઈ ભક્તિ કરતો ગામડાના આવા અભણ અને જાડી બુદ્ધિના દેખાતા ભક્તોની કેવી અપાર ભક્તિ હતી ભાલની બીબડી ભગવાન તો બહુ દયાળુ છે તેમની દયાનો પાર નથી જે કોઈ તેમની થોડી પણ સેવા પ્રેમથી કરે તો તેનો ઉદ્ધાર તે કરે છે પછી તે ગમે તે જાતનો હોય હિન્દુ હોય કે મુસલમાન ખ્રિસ્તી હોય કે પારસી સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક ભગવાન સૌનું કલ્યાણ કરે છે ભાલ દેશમાં સોઢી નામે ગામમાં એક મુસલમાન બાઈ રહે તેણે પોતાના આંગણામાં બાવળીઓ ઉછેર્યો હતો એને રોજ લીલા દાતણ થાય કોઈ દાંતણ માગે તો તે બાઈ દાતણ આપે નહીં અને કહે કે આ દાંતણ તો ખુદા માટે છે એક વખત શ્રીજી મહારાજ ફરતા ફરતા ત્યાં આવ્યા ગામને પાદર તળાવ છે ત્યાં નાહવા રોકાયા શ્રીજી મહારાજે સુરા કહ્યું કે સુરા દાતણ લઈ આવો સુરા ખાચર કહે મહારાજ આ ભાલ સુકો દેશ અહીં દાતણ ક્યાંથી મળે મહારાજ કહે જાઓ તો ખરા સુરા ગયા ગામમાં જ બીબીને ત્યાં બાવળીઓ જોયો અને દાતણ માગ્યું બીબી કહે આ ભાલમાં બાવળનું દાંતણ માગે એવો કોણ રસિયો છે સુરા કહે અમારા ભગવાન છે બીબી કહે આ દાતણ તો ખુદાને માટે છે અને એ જો ખુદા હોય તો હું જાતે દાંતણ આપવા આવું એમ કહી તે સુરાખાચરની સાથે આવી મહારાજને દાતણ આપ્યું અને મહારાજને પ્રાર્થના કરી કે હે સ્વામિનારાયણ મને અંત સમયે તેડવા આવજો મહારાજ કહે ભલે અને સાચે જ એનો દેહ પડવાનો થયો ત્યારે કૃપાળુ ભગવાન એ જ દાતણ લઈને પોતાનું વચન પાળવા પધાર્યા અને બીબીને અક્ષરધામમાં લઈ ગયા કેવા દયાળુ ભગવાન અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કાંઠિયાવાડમાં જોડિયા બંદર બહુ જાણીતું છે તેની બાજુમાં ભાદરા નામનું રળિયામણ ગામ છે ગામર ઊંડ નદી વહે છે નદીને કિનારે આંબા આંબલી વડ પીપળા જાંબુ વગેરે સુંદર ઝાડોનું એક વન છે ત્યાં આજથી લગભગ બસો વર્ષ પહેલા ભોળાનાથ શર્મા નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા તેમની પત્નીનું નામ સાકરબાઈ ભોળાનાથ જેવું તેમનું નામ તેવા જ સ્વે ભોળા અને ધર્મિષ્ઠ સાકરબાઈ પણ જેવું તેમનું નામ તેવા જ સ્વે મીઠા અને ભક્તિવાળા તેઓ આત્માનંદ સ્વામીના શિષ્ય ઘણા વર્ષ થયા તેમને પુત્ર નહીં આથી આત્માનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપી કહ્યું અમારે ત્યાં અક્ષર બ્રહ્મ પુત્ર રૂપે જન્મશે ત્યાર પછી થોડા સમયે સંવત અઢારસો એકતાલીસના આસો સુધી પૂનમ શરદ પૂર્ણિમાને દિવસે ભોળાનાથને ત્યાં એક પુત્રનો જન્મ થયો રામાનંદ સ્વામીએ ભોળાનાથના આ પુત્રનું નામ મૂળજી પાડ્યું મૂળજી નાનપણથી જ બહુ હોશિયાર બાળપણથી જ મૂળજીમાં ભક્તિભાવ બહુ મૂળજી ચાર વર્ષના થયા ત્યારે એક દિવસ તેમની માતાને કહે મા મને દૂધ આપો માતાએ કહ્યું ઊભા રહો ઠાકોરજીને ધરાવીને હમણાં આપું છું એટલે મૂળજી તરત બોલ્યા અમે પીએ છીએ તે ભેળા ઠાકોરજી પણ પીએ છે એમ કહી મૂળજી બધું દૂધ પી ગયા તે વખતે તેમની માતાને મૂળજીમાં ઠાકોરજીના દર્શન થયા એક દિવસ સવારે મૂળજી તેમની માતાને કહે મા આજે જનોઈના ગીત ગાઓ ને ત્યારે માતુશ્રી કહે શા માટે મૂળજી કહે ઘનશ્યામ પ્રભુ પૃથ્વી પર પ્રગટ્યા છે આજે તો અયોધ્યામાં ધર્મદેવને ઘેર ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવાય છે એ ઘનશ્યામ પ્રભુ તો અમારા ભગવાન છે માટે તમે જનોઈના ગીત ગાઓ માતા સાકરબાઈ તો આ વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને જનોઈના ગીતો ગાવા લાગ્યા માતા સાકરબાઈ ઘણીવાર મૂળજીને નાનાભાઈ સુંદરજીનું પારણું હિચકાવવા કહે મૂળજી પારણું હિચકાવતા હિચકાવતા કહે મારે તો સાદું થવું છે ને આ સુંદરજી પણ સાદું થશે આઠ વર્ષની ઉંમરે મૂળજીને જનોઈ આપી કોઈ મૂળજીના પિતાશ્રી મૂળજીને કહેતા મૂળજી તમે હજુ બહુ નાના છો માટે રમો ખેલો કૂદો ખાઈ પીને મજા કરો ત્યારે મૂર્જી જવાબ આપતા કે આપણે ક્યારે મરી જઈશું તેની ક્યાં કોઈને ખબર છે માટે ભગવાનનું નામ બાળપણથી લેવું જોઈએ એક દિવસ ખેતરમાં શેરડીના વાઢમાં મૂળજી કામ કરતા હતા ત્યાં શ્રીજી મહારાજે દર્શન દીધા અને કહ્યું આપણે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે આ જગતમાં બ્રહ્મ તેજ તો સુકાઈ ગયું છે હવે ચાલી નીકળો આ સાંભળી મૂળજી તેજ વખતે ઘર છોડીને શ્રીજી મહારાજ પાસે ચાલ્યા ગયા થોડા વખત પછી સંવત 1866 માં પોષ સુદ્ધ પૂનમને દિવસે શ્રીજી મહારાજે ડભાણમાં યજ્ઞ કરીને મૂળજી ભક્તને સાધુની દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું ગુણાતીતાનંદ સ્વામી બહુ તપસ્વી ને સેવાભાવી હતા વૃદ્ધ અને માંદા સાધુની તેઓ બહુ સેવા કરતા તેઓ વાતો બહુ સારી કરતા અને શ્રીજી મહારાજનો મહિમા સૌને સમજાવતા શ્રીજી મહારાજની તમામ આજ્ઞાનું તેઓ ઉત્સાહથી પાલન કરતા આથી મહારાજ તેમના ઉપર બહુ પ્રસન્ન રહેતા શ્રીજી મહારાજે જૂનાગઢમાં મંદિર કરવાની શરૂઆત કરી મંદિરનું બાંધકામ શરૂ થયું એટલે શ્રીજી મહારાજ કહે गुणातितानंद स्वामी पुनागढ़ लोलाव्या पत्र मलता तरत स्वामी रोजना साठ मईल चाली ने गढ़पुर पहुंचया दंडवत करीजी महाराज पास बैठा श्रीजी महाराज बहु राजी तेरे श्रीजी महाराजे दरक साधु हरिभक्त ने दर वर्षे एक महीनों गुणातीतानंद स्वामी समागम करवो एज्ञा कर पची जेठसूद दशम ने दिवसे श्रीजी महाराज स्वधाम पतारा पची स्वामी जूनागढ़ गया मंदिर नाम पूरु कराओ करी, करी। पहले थी बहु सादा सेवाभावी था मंदिर न दरक काम जातेज करता काढ़ता हमेशा दाड़ रोटलो छाश खीचड़ी जो सादो खोराक लेता दूध घी के मिष्टान क्या खाता नहीं हमेशा उघाड़े पगे चालता ठंडा थी स्नान करता तेमने त्याना मुसलमान राजा तथा के नागरो ने हरिभक्त बनावया। स्वामी हरिभक्त ने बहु वातो करता आनंद करता आचार्य महाराज गोपालनंद स्वामी और मोटा सतो पर समागम करने जुनागढ़ आता शिष्यों में भगत महाराज जागा भक्त बालमुकुंद जी રઘુવીરજી મહારાજ મુખ્ય હતા ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના ગુરુ હતા ગુણાતીતાન સ્વામીની વાતનો ગ્રંથ સ્વામીની વાતના નામે ચાલીસ વર્ષ જૂનાગઢ રહ્યા પછી ફરતા ફરતા ગોંડળ આવ્યા ગોંડળમાં હરિભક્તોને આનંદ કરાવી સંવત ઓગણીસો ત્રેવીસના આસો સુધી તેરસની રાત્રે પોણા વાગે સ્વધામ પધાર્યા પછી તેમના શરીરને અત્યારે જ્યાં અક્ષર દેરી છે ત્યાં સૌ સંતો હરિભક્તોએ અગ્નિસંસ્કાર કર્યો તે જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે દેરી બંધાવી તે દેરી અક્ષર ડેરીના નામથી ઓળખાય છે અને તે દેરી પર બાંધેલું મંદિર અક્ષર મંદિર નામે પ્રખ્યાત છે સ્વામીની વાતું આપણે ગુણાતીતાનંદ સ્વામીના જીવન વિશે સાંભળ્યું એ ગુણાતીતાનંદ સ્વામીનો ધ્યાનમાં સેવામાં વાતો કરવામાં બધામાં પહેલો નંબર એમણે શ્રીજી મહારાજને પૂછ્યું મારે શું કરવું ધ્યાન કરવું સેવા કરવી આત્મા રૂપે વર્તવું કે વાતો કરવી મહારાજ કહે તમારે વાતો કરી બધાને જ્ઞાન આપવું અને ભગવાનને ઓળખાવવા શ્રીજી મહારાજની આ આજ્ઞા મળી ત્યારથી ગુણાતીતાનંદ સ્વામી હંમેશા વાતું જ કરતા રાત દિવસ વાતો કરે બધાને સાચું જ્ઞાન આપે તેમણે જે જ્ઞાન આપ્યું તે ગુણાતીત જ્ઞાન ગુણાતીતાનંદ સ્વામી એવી સાદી ને સરળ વાતો કરે કે સૌને સમજાય વળી વાર્તા કહીને સમજાવે એટલે સૌને આનંદ આવે એમની સ્વામીની વાતો સૌ મોઢે કરે છે આપણે પણ પાંચ વાતો સમજીને મોઢે કરીએ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી ને મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે એ મંત્રે વિષય ઉડી જાય છે ને ભ્રમરૂપ થવાય છે ને કાળકર્મને માયાનું બંધન છૂટી જાય છે એવો બહુ બળિયો એ મંત્ર છે માટે નિરંતર ભજન કરવું ભગવાનના નામના મંત્રમાં બહુ બળ છે કાળા નાગનું ઝેર ચડે ને કાંઈ દવા ન કરે તો પણ ભગવાનના આ મંત્રથી ઝેર ઉતરી જાય આ વાત આપણા ગુરુ યોગીજી મહારાજે સાબિત કરી બતાવી છે ગોંડળમાં મંદિરનું કામ ચાલતું હતું એક રાત્રે યોગીજી મહારાજને એક મોટો કાળો સાપ તેમની આંગળીએ કરડ્યો તેમને તો ખબર ન હતી મંદિરમાં રહેતા ભક્તિવલ્લભ સ્વામીએ સાપ નીકળતો જોયો તેમણે કહ્યું કે સ્વામીને તો આ ઝેરી સાપ કરડ્યો જ છે તેમણે શાસ્ત્રીજી મહારાજને વાત કરી સ્વામીએ કહ્યું કે દેરીમાં સૌ ધૂન કરો તેથી સૌએ ધૂંધ શરૂ કરી ગોંડલના મહારાજાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતાના ડોક્ટરને સ્વામીની દવા કરવા મોકલ્યા પણ સ્વામીએ કહ્યું કે અમારે દવા નથી કરાવવી સ્વામિનારાયણ નામની ધૂનથી જ ઝેર ઉતરી જશે પછી બાર કલાકે ઝેર ઉતરી ગયું પણ ઝેર બહુ આકરું હતું તે ડાબા હાથની પહેલી આંગળીનું હાડકું વળી ગયું સ્વામીની પહેલી આંગળી સહેજ વાંકી વળી ગઈ હતી માટે આપણે પણ એ સ્વામિનારાયણ મંત્ર ખૂબ જપીશું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવવી ને તેના લુગડા મારે ધોવરાવવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું જે માણસ ભગવાન ભજે છે તેની બધી ચિંતા ભગવાન માથે લઈ લે છે કોઈ આખો દિવસ ભગવાન ભજે તો તેને ખાવા પીવાનું તથા કપડાં પણ ભગવાન આપે પણ ભગવાનમાં વિશ્વાસ હોવો જોઈએ ગુણતિતાનંદ સ્વામીના શિષ્ય બાળમુકુંદ સ્વામી આ વાત ચલાળાના મંદિરમાં બોલ્યા ત્યારે કેટલાક શિષ્યો કહે આપણે રસોઈ ન બનાવીએ ને બેઠા બેઠા ભજન કર્યા કરીએ તો કંઈ જમવા મળે ભગવાન કાંઈ જમવાનું આપી જાય માટે આ વાત સાચી નથી લાગતી બાળમુકુંદ સ્વામી કહે આ વાત સાચી જ છે આપણે સૌ ભજન કરીએ તો ભગવાન ખાવા આપે જ ચાલો સૌ ભજન કરવા માંડીએ કોઈ શંકા ન કરશો આ વાત સાચી જ છે માટે ભગવાન ખાવા આપશે જ સૌ સવારથી ભજન કરવા બેસી ગયા અગિયાર સાડા અગિયાર થયા પણ કાંઈ ખાવાનું આવ્યું નહીં કેટલાકને શંકા થઈ સ્વામી કહે કે કોઈ મુંજાશો નહીં ભજન કરવા માંડજો બરાબર બાર વાગે એક હરિભક્ત ગાંઠિયા ગોળ પાપડી લાડુ વગેરે લઈ આવ્યા અને સ્વામીને કહે આ ચોખ્ખો નાસ્તો છે તો ધરાવીને સૌ સંતોને જમાડો સ્વામીએ સંતોને કહ્યું જુઓ ભગવાને જમવાનું મોકલ્યું ને હરિભક્તને પણ પૂછ્યું કે તમે અહીં ક્યાંથી તેમણે કહ્યું કે મારા દીકરાની જાન લઈને અમે અમરેલી જતા હતા અત્યારે જમવાનો સમય થયો તેથી ગાડા છોડી અમે ઝાડ નીચે જમવાની તૈયારી કરતા હતા ત્યાં ગામના માણસ નીકળ્યા તેમણે કહ્યું કે સ્વામી મંદિરમાં છે તેથી અમને થયું કે સંતોને જમાડીને જમીએ આમ ભજન કર્યું તો ભગવાને જમવાનું મોકલ્યું ભજન કરવાથી ખૂબ લાભ થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીજે જે કામ બગાડીને એક મોક્ષ સુધારવો કદાપી કરોડકામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો તેમાં શું કર્યું એક પટેલ હતા તે નાના ગામમાં રહે તે એક વખત મોટા શહેરમાં ખરીદી કરવા જતા હતા પટલાણીએ ઘણી વસ્તુ લાવવાની કહી પટેલ ભૂલકણા બહુ હતા તેથી બધી વસ્તુ કાગળમાં ઉતારી લીધી ગામમાં ખબર પડી કે પટેલ શહેરમાં જાય છે તેથી સૌ આવ્યાને કહે પટેલ અમારે માટે પણ વસ્તુ લાવજો પટેલ કહે ભલે કાગળમાં સૌની વસ્તુઓ લખી લીધી ગાડું જોડી પટેલ શહેરમાં ગયા મોટા બજારમાં ગાડું છોડ્યું ને ખરીદી ચાલુ કરી પટેલને થયું કે બીજાની વસ્તુ પહેલા જલ્દી લઈ લઉં પછી મારા ઘર માટે નિરાતે લઈશ બજારમાં તો બહુ ધમાલ હોય એક પછી એક વસ્તુ લઈને ગાડામાં ભરી गाड़ू भराइ पटेल गाड़ू जोड़ी घरे गया गोता वस्तु ले पटेले सौ वस्तु दी थी थोड़ीवार गाड़ू खाली खम पटला कहे अपनी वस्तु क्या पटेल माथू खंजवाड़ता कहे आपूँ तो भूली गयो पटेल ने डाया कहशो कि मुर्खा पोता वस्तु भूली गया ने फोगट फेरो खाधोम अपने बीजा घना काम करिए बीजा भलू करिए પણ આપણે ભજન કરી આપણું જ કલ્યાણ ન કરીએ તો પટેલ જેવા મૂર્ખ કહેવાયે ને તેથી જ સ્વામી કહે છે કે કરોડકામ બગડે તો ભલે બગડે મોક્ષ સુધારી લેવું કદાચ કરોડકામ સુધર્યા ને મોક્ષ બગડ્યો તો પટેલ જેવું જ થયું મૂર્ખાઈનું કામ મોક્ષ સુધારવા ભગવાનનું નામ લેવું ભગવાનનું ભજન કરીએ ને ભગવાનના ભક્ત થઈએ તો ભગવાન આપણી રક્ષા કરે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા જ બેઠા છે કેની પેઠે તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે તેમજ ભગવાન આપણી રક્ષામાં છે ભક્ત પ્રહલાદ ધ્રુવ નરસિંહ મહેતા મીરાબાઈ વગેરે ભક્તોએ ખૂબ ભજન કર્યું તો ભગવાને તેમની રક્ષા કરી શ્રીજી મહારાજ પણ પોતાના ભક્તોની એવી જ રક્ષા કરે છે ભડલી ગામમાં નાજા ભક્ત રહેતા હતા અહીં ગોવાળીયાઓનો ત્રાસ વધવાથી તેઓ ભોયરા ગામમાં જઈને વસ્યા અહીંના રાજા વાસુર ખાચરને નાજા ભક્તે શ્રીજી મહારાજનો મહિમા કહ્યો રાજાએ કહ્યું તારા ભગવાન જો સાચા હોય તો કાલે અહીં આવીને દર્શન દે નહીં તો તારા ઢીચણ ભાંગી નાખીશ ત્યારે શ્રીજી મહારાજ વિસનગર વિરાજમાન હતા એક રાતમાં મહારાજ અહીં કેવી રીતે આવી શકે નાજા ભક્તને તો ઘણી ચિંતા થવા લાગી રાજા ઘણો ક્રૂર હતો તે કોઈ વાતે સમજે તેમ ન હતો છેવટે નાજા ભક્ત તો મહારાજને સંભાળવા લાગ્યા આ બાજુ મહારાજ વિસનગરથી નીકળ્યા રસ્તામાં વઢવાણ આગળ નદીમાં પૂર આવેલું મહારાજ પાણી ઉપર ચાલીને વહેલી સવારે ભોયરા આવી પહોંચ્યા પાદરમાં એક ચારણ મળ્યો તેની સાથે મહારાજે રાજાને કહી મોકલ્યું નાજાના ભગવાન આવી ગયા છે ડેલી ઉઘાડી ત્યારે નાજાએ મહારાજને જોયા તેને બહુ આશ્ચર્ય થયું પગમાં પડી ગયો સવારે મહારાજ નાજા સાથે દરબારમાં પધાર્યા દરબારમાં અનેક દુઃખીઓના અવાજ સંભળાયા નાજાએ મહારાજને કહ્યું રાજા ઘણો ક્રૂર છે લોકોને બહુ દંડે છે ડીચણ ભાંગી નાખે છે જ્યારે રાજા મહારાજની સામે આવ્યો ત્યારે મહારાજના દર્શનથી એને એકદમ સમાધિ થઈ સમાધિમાં એણે યમના હાથનો ખૂબ માર ખાધો થોડી વાર પછી મહારાજની ઈચ્છાથી તે સમાધિમાંથી પાછો આવ્યો રાજા એકદમ મહારાજના ચરણોમાં પડી ગયો અને પોતાના ગુનાઓની માફી માંગી સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે તેવો તેને નિશ્ચય થયો હવેથી નિર્દયપણે કોઈને પણ દંડ કરવો નહીં એવી મહારાજે આજ્ઞા આપી વર્તમાન ધરાવી રાજાને સત્સંગી કર્યો મહારાજે નાજા ભક્તની રક્ષા કરી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે આ વાત નિત્ય વિચારવા જેવી છે આપણો સૌથી મોટો શત્રુ આપણું મન છે મન આપણને ભક્તિ સેવા કરવા દેતું નથી પણ કેટલાક માણસો મનને પણ રમાડે એવા હોય છે મન કહે તેમ ન કરે ગઢડામાં એક કોળીનો છોકરો હતો તેના બાપે ખેતરમાં ચીભડા વાવ્યા હતા છોકરાએ નક્કી કર્યું કે ચીબડા પાકે ત્યારે પહેલું ચીબડું મહારાજને ધરાવવું ચીબડા પાક્યા ત્યારે તે ચીબડું લઈ મહારાજ પાસે જતો હતો પાકા ચીબડાની સુગંધથી તેનું મન લલચાઈ ગયું તેને થયું કે આવું સરસ ચીબડું તો હું જ ખાઈ જાઉં પછી વળી મનને મારી આગળ ચાલ્યો થોડી વારે વિચાર આવ્યો કે મહારાજને તો ઘણા માણસો મોટી મોટી ભેટ આપે એમાં મારું ચીબડું કાંઈ પસંદ નહીં પડે માટે ખાઈ જ જાઉં પણ વળી મનને કહ્યું ના ના મહારાજને આપવાનો વિચાર કર્યો તેથી મહારાજને જ આપવું આમ મન સાથે લડાઈ લેતો લેતો દાદા ખાચના દરબારમાં આવી પહોંચ્યો મહારાજે તેને બોલાવી ચીબડું માગ્યું પોતે થોડું જમ્યા ને સૌને પ્રસાદી આપી મનને જીતીને આવ્યો તેથી મહારાજ તે છોકરા પર બહુ રાજી થયા ને તેને દસ શેર સાકર ભેટ આપવા કોઠારીને કહ્યું તે સભામાં એક વાણીઓ બેઠો હતો તેણે વિચાર કર્યો કે આણે એક ચીભડું મહારાજને આપ્યું તો મહારાજે દસ શેર સાકર આપી તો હું આખું ગાડું ભરીને ચીબડા મહારાજને આપું તો મને કેટલી બધી સાકર આપશે બીજે દાડે તે તો ગાડું ભરીને ચીબડા લઈ આવ્યો મહારાજ કહે આ ચીભડા પેલી નદીમાં નાખો માછલા ખાઈ જશે વાણીઓ કહે મહારાજ આમ કેમ કાલે તો તમે પેલાને એક ચીબડામાં દસ શેર સાકર આપી હતી ને હું તો ગાડું ભરીને લાવ્યો છું મહારાજ કહે તે તો મન સાથે લડાઈ કરીને મનને જીતીને લાવ્યો હતો તેથી આપી હતી ને તમે તો સાકર લેવાના વિચારથી લાવ્યા છો તેથી ન મળે મન સાથે લડાઈ કરીને ભજન કરીએ મન ખોટું કામ કરવાનું કહે તો તેને ના પાડીએ તો ભગવાન બહુ જ રાજી થાય શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજનું નામ તો તમે બધાએ સાંભળ્યું હશે તેઓ યોગીજી મહારાજના ગુરુ તેમનો જન્મ સંવત 1921 ની વસંત પંચમીને દિવસે મહેળાવ ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ધોરીભાઈ ને માતાનું નામ હેતબા તેમનું બાળપણનું નામ ડુંગર ભક્ત ડુંગર ભક્ત નાનપણથી જ બહુ જ હોશિયાર અને શૂરવીર ભણવામાં હંમેશા પહેલો નંબર રાખે બાળપણમાં જ્યારે બધા બાળકો રમે ત્યારે તેઓ ધૂળમાંથી મંદિરો બનાવી તેમાં મૂર્તિ પધરાવી આરતી ઉતારે સત્તર વર્ષની નાની ઉંમરે તેમણે ઘર છોડ્યું અને સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહ્યા સંવત ઓગણીસો ઓગણચાલીસના કાર્તિકવદી પાંચમે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે તેમને સાધુની દીક્ષા આપી અને યજ્ઞ નામ પાડ્યું સંસ્કૃતના અભ્યાસમાં તેમને કોઈ ન પહોંચે ભલ ભલા વિદ્વાનોને ચર્ચામાં હરાવી દે આથી બધા તેમને શાસ્ત્રીજી મહારાજ કહેતા તેમના જેવી પવિત્રતા અને સાધુતા કોઈની નહીં તેઓ અક્ષર પુરુષોત્તમની વાતો નિડરપણે કરતા તેથી તેમની સાથેના કેટલાક સાધુઓ તેમને હેરાન કરતા તેમનું અપમાન કરતા અને મારતા આવા સંજોગોને લીધે તેઓ વડતાલમાંથી નીકળી ગયા પછી બોચાસણમાં મંદિર બાંધ્યું અને તેમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી એવા જ વિશાળ મંદિરો તેમણે સારંગપુર ગોંડળ અટલાદરા અને ગઢડામાં બાંધ્યા હજારો ચોર પાપી વ્યસની લોકોને સારા સત્સંગી કર્યા બોચાસણ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજીને સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા અને આપણા સૌના પ્યારા યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આપણને આપ્યા આવા મહાન કાર્યો કરી શાસ્ત્રીજી મહારાજ સંવત બે હજાર સાતના વૈશાખ સુધી ચોથને દિવસે સારંગપુરમાં અંતર્ધાન થયા એવા શાસ્ત્રીજી મહારાજને લાખો વંદન હો ઘરમાં અને શાળામાં વર્તણૂક આપણે સત્સંગી બાળકો છીએ આપણે બાળ બાળમંડળમાં જઈએ છીએ આપણી રીતભાત વર્તણૂક વગેરે સારા હોવા જોઈએ આપણે જૂઠું બોલીએ કોઈની સાથે ઝઘડો કરીએ તો લોકો જાણે કે આના મા બાપ આવા હશે આના ગુરુ આવા હશે આને બાળ મંડળમાં આવું શીખવતા હશે આમ આપણા ખરાબ વર્તનથી આપણા મા બાપનું ગુરુનું આપણા મંડળનું બધાનું નામ ખરાબ થાય માટે આપણે રીધભાત સુધારવી જોઈએ સત્સંગી બાળકે સવારે પૂજા કર્યા પછી મા બાપને પગે લાગવું જોઈએ કેટલાક બાળકો મા બાપની સાથે ને મોટા ભાઈ બહેનો સાથે ઉદ્ધતાથી વર્તે છે એ સારું ન કહેવાય વડીલોને હંમેશા માન આપવું જોઈએ તેમની સાથે ઊંચે સાદે ન બોલાય તેમની આજ્ઞા આપણે માનવી જોઈએ તેમની સાથે વાતચીત પણ ખૂબ જ વિનયથી કરવી જોઈએ જવાબ આપતી વખતે માનવાચક શબ્દો વાપરવા જોઈએ કેટલાક બાળકો કપડા માટે ખાવા પીવા માટે પણ ખૂબ જ તકરાર કરતા હોય છે મારે આવા જ જોઈએ ઇસ્ત્રી કર્યા વગર કપડાં હું ન પહેરું મને આવું શાક ભાવે જ નહીં મારે અમુક જ ચીજ ખાવા જોઈએ આવું કેટલાક બાળકો બોલે છે આ ઠીક ન કહેવાય આપણને જે કાંઈ ખાવા મળે તે શાંતિથી જમી લેવું શ્રીજી મહારાજના સાચા શિષ્ય હોય તે ખાવા પીવા અને કપડાં માટે તકરાર ન કરે આપણને મા બાપ જે કપડા આપે તે પહેરવા કદાચ ન ગમતા હોય તો શાંતિથી કહેવું પણ તકરાર તો કરવી જ નહીં એવી રીતે કેટલાક બાળકો પોતાના નાના ભાઈ બહેનો સાથે પણ ઝઘડતા હોય છે નાના ભાઈઓ સાથે કરે મારો ભાઈ કામ કરે તો જ હું કરું એને સારી વસ્તુ આપો છો ને મને આવી કેમ એ પેનથી લખે ને હું પેન્સિલથી શા લખું આવું પણ કેટલાક બાળકો બોલતા હોય છે સત્સંગી બાળક આવું ન બોલે ए पता भाई बहनों वे ए भाई बहनों ने मदद करे ए न भाई बहनों ने मारे के हैरान न करे घर सौ साथ हड़ीमी रहे के पैसा बहु वागे घरन खावा तो तमने भावेज नहीं बजारू के होटलू खावा होेट भराय रोज मित्रों से होटल में जावाइए कलाकों कलाको टीवी जो करे सीरियलों फिल्मों जवाइएज આ બધા શોખ માટે પૈસા ન મળે તો ઘરમાંથી છાના માના પૈસા ઉપાડી લે આવી રીતે પોતાના શોખ પૂરા કરે તેમને દોસ્તી પણ આવા છોકરા સાથે જ હોય આ બધી ટેવો બહુ જ ખરાબ છે સત્સંગી બાળક બહારનું કે હોટલનું ખાય જ નહીં તે બહુ ગંદુ ને અપવિત્ર હોય છે તે ખાવાથી ખરાબ સંસ્કાર પડે છે સત્સંગી બાળક ટીવી કે સિનેમા જોવે જ નહીં ચોરી તો સત્સંગી બાળક કરે જ નહીં કોઈ વખત કોઈ ચીજની જરૂર હોય तो माँ बाप पास थी मागी पैसा ले पर चोरी तो करें नहीं सत्संगी बा हमेशा सा सारा छोरानी सोबत राखे रखड़ू चोर जूठा बोला छोरानी सोबत राखे नहीं सत्संगी बाकनी रीधवात सारी हो सौ वखाण करे मान आपेना माँ बापना गुरुना वखाण करें सौ तना प्रेम करे अपने आज थी नक्की करे कि अगर कदी चोरी करीशू नहीं अदी जूठू बोलीशू नहीं अम्म कदमी बजार न के होटल न खाई नहीं अभी कदी टीवी सीनेमा जु नहीं अभी माँ बापनी सामू बोलीशू नहीं अम कदी खावा पीवा के कपड़ा मेटो करीशू नहीं अदी नाई बहनों साथ तकरार करू नहीं अराब छोक सोबत के खराब व्यसन राखीश नहीं अभी गाड़ा वगरन पाणी के दूध पीशू नहीं परंतु अमे हमेशा साचूज बोलीशू अशा माँ बाप ने मान अपीशू अशा पूजा करूं અમે હંમેશા તિલક ચાંદલો કરીશું અમે હંમેશા અભ્યાસ કરીશું અમે હંમેશા બાળમંડળમાં જઈશું અમે હંમેશા મંદિરમાં જઈશું અમે હંમેશા ગુરુની આજ્ઞાનું પાલન કરીશું પૂંજો ડોડીયો પાણવી ગામમાં પૂંજા ડોડિયા રજપૂત ભક્ત હતા સત્સંગી થયા પહેલાં એમણે સંકલ્પ કર્યો કે ભગવાન ન મળે તો દેહ પાડવો તે માટે નાના ગોપના જઈને મહાદેવને બાથ ભરીને સમુદ્રમાં પડવા ગયા પણ આકાશવાણી સંભળાણી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે તેના સંત તને મળશે એટલે પૂંજાભાઈ ઘરે પાછા આવ્યા એક દિવસ પૂંજાભાઈ સવારમાં સાતી લઈને ખેતરમાં જતા હતા ત્યાં કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી સામે મળ્યા સંતોને જોઈને ભક્તરાજ દોડીને પગમાં પડ્યા અને કહે મને ભગવાનનો ભેટો કરાવો एम कही सतोह कर घरे गयासोई करी गया, जमाया मुमुक्षु जाने स्वामीए महाराज महिमा की वार्ता वर्तमान धराव्याई सत्संगी करा डोड़िया ने सत्संग रंग खरेखरो लागो महाराज में अखंड वृत्ति रही पोता दीकरी परणा उपदेश आप संसार छोड़ी सांख्य योगी त्यागी जमाई ने संसार खोटो करी त्यागी बनाव्या કારિયાણીના વસ્તા ખાચરને પૂજા ભક્તે કહેલું કે જ્યારે મહારાજ તમારે ત્યાં પધારે ત્યારે મને ખબર આપવી એક વખત શ્રીજી મહારાજ અચાનક કાર્યાણી પધાર્યા એટલે વસ્તા ગંગારામ દવેને પાણવી મોકલ્યા પૂંજાભાઈ ખેતરમાં સાતી હાંકે ત્યાં ગંગારામ દવેએ સમાચાર આપ્યા એટલે બળદિયા સહિત સાંતિડું પૂજાભાઈએ ગામને માર્ગે ચડાવી દીધું અને પોતે એકદમ દોડ્યા કારિયાણી આવ્યા દરબારમાં આવી પૂછ્યું ત્યારે દરબાર કહે મહારાજ તો હમણાં જ સારંગપુર પધારી ગયા આ સાંભળી ભૂખ્યાને તરસ્યા ભાઈએ સારંગપુર તરફ દોટ મૂકી આ બાજુ સારંગપુર જતા રસ્તામાં ગામ સજેલી ને વજેલી વચ્ચે ખીજડો છે ત્યાં મહારાજ વિશ્રામ લેવા બેઠા નાજા જોગિયાને મહારાજ કહે તરસ બહુ લાગી છે બે ચાર વાર નાજા જોગીયાએ મહારાજને જળપાન કરાવ્યું પણ મહારાજની તરસ છીપે નહીં એવામાં મહારાજ એકાએક ખીજડા ઉપર ચડ્યા અને દૂરથી પૂજા ભક્તને દોડતા આવતા જોયા મહારાજ તરત નીચે ઉતર્યા અને ઠંડા પાણીની બતક લઈને પૂજા ભક્તની સામે દોડ્યા એમને ભેટ્યા પાણી પાયું અને ખીજડાને છાંએ હાથ જાલી બેસાડ્યા મહારાજ કહે નાજા હવે અમારી તરસ છીપી પૂજો ભક્ત ખરેખરા ભક્ત હતા શ્રીજી મહારાજનો તો તેમને અપાર મહિમા પણ મહારાજની માણકી ઘોડીનો પણ તેમને બહુ મહિમા અહો આ માણકી પર સાક્ષાત ભગવાન બેસે છે તેના કેટલા મોટા ભાગ્ય કહેવાય એમ સમજી માણકીને માટે તેઓ જાતે ખડ વીણી લાવતા ખડ પણ લીલું છ તેમાં જરા પણ કાંકરી ન આવવી જોઈએ કાંટો ન આવવો જોઈએ તેમાં ગંદકી ન હોવી જોઈએ એકદમ ચોખ્ખું અને સરસ ખડ જોઈએ કારણ શ્રીજી મહારાજનો સંબંધ છે તેથી માણકી તો મુક્ત છે તેને કાંઈ જેવું તેવું ખવરાવાય એક વખત આવી રીતે સરસ ખડ વીણી તેનો ભારો બાંધી ગાડામાં નાખી ગઢડા આવતા હતા આ તો મહારાજ ધામમાં પધાર્યા મહારાજની અંતિમ ક્રિયા માટેનો સામાન લેવા ભગુજી અને રતનજી જતા હતા રસ્તામાં પૂંજાભાઈ મળ્યા ભગુજીએ પૂછ્યું પૂંજાભાઈ ક્યાં જાઓ છો પૂંજાભાઈ કહે માણકી ઘોડી માટે ખડ આપવા જાઉં છું ત્યાં મહારાજના દર્શન કરીશ ભગુજી કહે માણકી પર બેસનારા શ્રીજી મહારાજ તો ધામમાં ગયા છે આ સમાચાર સાંભળતા જ ખડના ભારા પર પૂંજા ભક્ત બેઠા હતા ત્યાંથી નીચે પડી ગયા તેમને મૂર્છા આવી હતી एक पहर पहोर पशी में आया कंठे प्राण आया था तेमने अनाज के पाणी कहीं लीध नहीं गढ़ा आई गोपाणानंद स्वामी पास आया बहुज शोक लगता गोपाणानंद स्वामीएम जमवा कहूं तो ते कहे कि हम मैंने अन्नज गड़े नही उतरे स्वामीए तम ने अन्नजल त्याग करने ना पाड़ी तर पूजाभा कहे मैंने गलाचे नी कहीं उतरतूज नहीं हूँ जा लेते हो તો મને સર્વે પરમહંસના સમ છે મને શ્રીજી મહારાજની ઈચ્છાથી જ આમ થયું હોય તો તેઓ મને તેરમાને દિવસે તેડી જશે આ બધા દિવસો તેમણે અન્નજળ લીધા વિના એક જુવાનની જેમ જ કાર્ય કર્યું તેરમાને દિવસે સૌ જમી રહ્યા પછી તેમણે દેહ છોડી દીધો શ્રીજી મહારાજ તેમને તેડવા આવ્યા તે સૌએ દર્શન કર્યા આવા પ્રેમી હતા પૂંજો દોડીઓ નાથભક્ત વડોદરામાં કાછીયા પટેલ નાથ ભક્ત શ્રીજી મહારાજના પાક્કા ભક્ત હતા શ્રીજી મહારાજ તેમના બહુ વખાણ કરતા તે કસબવાળા સારા લુગડા વળીને મહારાજને ભેટ ધરતા મહારાજને વિશે તેમને અપાર પ્રેમ હતો પોતાના શાકબકાલું વેચવાના ધંધામાં થોડું કમાય પૈસા ભેગા થાય ને મહારાજ પાસે પહોંચી જાય પોતે લાવેલા પૈસામાંથી સંતોને રસોઈ જમાડે એવી રીતે એક વખત ગઢડા ગયા હતા પછી શ્રીજી મહારાજની રજા લઈ ઘરે જવા નીકળ્યા थोड़ीवारी महाराजे एक हरिभक्त ने कहू नक्त ने बोला लाओक्त नक्त चाल्या नाथभक्त आग चाल वड़ोदरा आग विश्वामित्री नदी पास बने भेगा महाराज संदेशो ना संदेशों सांभी नाथभक्त तो त्याा गरडा गया घर नजीकु घवरव नहीं महाराज ने आ खबर पड़ी तरह महाराज बहुजरा पत्नी उत्तम भक्त था धाम में गया ત્યારે મહારાજ વિમાન લઈને તેમને તેડવા આવ્યા છે તેવા દર્શન સૌને થયા નાથભક્ એ વખતે જરા પણ શોક ન કર્યો કે રોકલ ન કરી પ્રભુદાસ નામનો તેમને દીકરો હતો તેને સમાધિ હતી સમાધિમાં જઈ મહારાજ પાસેથી ખારેક સાકર એવી પ્રસાદી લાવતો સોળ વર્ષની નાની ઉંમરે તે ધામમાં ગયો તે વખતે નાથભક્તે ગામમાં સાકર વહેંચી બધા કહે નાથભક્ત આ શું કરો છો તમારું મગજ ફરી ગયું છે કે શું નાથ ભક્ત કહે એ પ્રભુનો દાસ હતો પ્રભુએ એને લઈ લીધો ભગવાનના ધામમાં જાય એ તો આનંદનો પ્રસંગ છે એમાં શોક કરવાનો ન હોય આવી ઊંચી તેમની સમજણ હતી શ્રીજી મહારાજ ઘણી વખત તેમના વખાણ કરતા અને તેમના જેવા ભક્ત થવાનું સૌને કહેતા બાળમંડળમાં વર્તણૂક શરીર સાચવવા માટે આપણે શરીરને ખોરાક પાણી વગેરે આપીએ છીએ શરીરને સ્વચ્છ રાખવા નાહીએ છીએ શરીરને તંદુરસ્ત રાખવા કસરત કરીએ છીએ તેવી જ રીતે મનને સ્વચ્છ રાખવા કંઈક કરવું જોઈએ મનને સારા વિચારનો ખોરાક આપવો જોઈએ મનને પવિત્ર રાખવા માટે આપણે દર અઠવાડિયે બાળમંડળની સભામાં જવું બાળમંડળમાં જવાથી આપણા વિચારો પવિત્ર થાય આપણી કુટેવો સુધરે અને આપણે સુખી થઈએ बामंडल में जवा तो भूलवुज नहीं बाइए पर आपने त्या के वर्तव्यू समझिए मंदिर में जाइ प्रथम भगवान ने दंडवत कर पगे लगव ने पीछे सतोने पगे लागू ज्या बेसवा कहे त्या बेसव बाणमंडल सभा वक्त कोई मश्क के चाड़ा करने नहीं के बीजा बा तोफान करे मश्करी करेपा ध्यान आपे नही बीजाने ध्यान राखवा दे नही આપણે બાળ બાળમંડળમાં તોફાન કરવા આવતા નથી પણ શીખવા માટે આવીએ છીએ માટે નવું નવું શીખવું પણ તોફાન કરવું નહીં બાળમંડળમાં જે કાંઈ શીખવવામાં આવે તે શાંતિથી એક ચિત્તે સાંભળવું વાર્તાઓને પ્રસંગો યાદ રાખવા ને બીજે અઠવાડિયે લખી લાવવા પ્રાર્થનાને ધૂન વખતે ભગવાનને તથા ગુરુને યાદ કરવા સભા વખતે એક પલાઠીએ બેસવું વારે વારે પગ ઊંચા નીચા કરવા નહીં બીજા કોઈને કાંઈ પૂછે તો વચ્ચે બોલવું નહીં આપણને બોલવાનું કહે તો જ બોલવું જવાબ આપવો તે પણ ખૂબ જ વિવેકથી ને શાંતિથી આપવો બાળમંડળમાં રમતગમત વખતે અંદરો અંદર ઝઘડવું નહીં આપણે જીતી જઈએ તો બહુ ભડાઈ મારવી નહીં ને હારી જઈએ તો રડી પડવું નહીં આપણાથી નાના ભાઈઓ હોય તેને પ્રેમથી રમાડવા મને આ રમત રમાડો તો જ હું રમું એમ ન કહેવું જે કાંઈ રમત રમાડે ને જે કાંઈ કામ સોપે તે ઉત્સાહથી કરવું બધો જ વખત રમવાની ઈચ્છા ન રાખવી મંડળમાં આપણે ફક્ત રમવા જ નથી આવતા પણ શીખવા આવીએ છીએ માટે રમતમાં જ ધ્યાન ન રાખવું બાળમંડળમાં પ્રસાદ આપે તે વખતે હારબંધ શાંતિથી બેસવું પ્રસાદ પહેલાં ધૂન કરવી પ્રસાદ ન ભાવતો હોય તોય ફેંકી ન દેવાય ભગવાનનો પ્રસાદ એ બહુ પવિત્ર વસ્તુ છે આપણને પ્રસાદ ન ભાવે તો તેને નમન કરી બીજાને આપી દેવો જોઈએ તેટલો જ પ્રસાદ લેવો કેટલાક બાળકો વધુ પ્રસાદ માંગીને પછી પડ્યો મૂકે છે ને બગાડે છે એ ઠીક નથી કેટલાક બાળકો ખાતા ખાતા પોતાની આજુબાજુ બહુ વેરે છે એ પણ સારું ન કહેવાય પ્રસાદ જમ્યા પછી કાગળ હોય તો તેને કચરા ટોપલીમાં ફેંકી દેવો વાસણ હોય તો તેને એક બાજુ મૂકી દેવું પ્રસાદ જમ્યા પછી એકસાથે પાણી પીવા દોડી ન જવું હારબંધ ઊભા રહી પાણી પીવું પાણી એકબીજાના એંઠા પ્યાલામાં ન પીવું પાણી હંમેશા ઊંચેથી પીવાની ટેવ પાડવી સૌ પ્રસાદ લઈ લે પછી ત્યાંથી આપણે જ સાફ કરી નાખવું આપણું કામ જાતે જ કરવાની ટેવ પાડવી આ પ્રમાણે પ્રસાદ લીધા પછી સૌને જય સ્વામિનારાયણ કહી પછી ઘરે જવું બીજાપુરના વજીબા ભગવાનના દ્રઢ ભક્ત કેવા હોય તેનું સુંદર દ્રષ્ટાંત વજીબા છે ગમે તેટલા ચમત્કાર દેખાય के कोई शंका उभी करे एवं भक्त भगवान की भक्ति के निष्ठा में डगे जी अरे भगवान पोते परीक्षा ले तो पन ते भक्त चढ़े नहींजापुर वजीबा एवं भक्त था वजीबा सतवारा ज्ञातिना साधु सतो तरफ तमाम तो त्या ते भांग गांजो चलम जे कई जो आपे साधु के बाबा मागे तोपाव तेने समझ के साधु में भगवान रहा होधुनो अभाव लेवायज नहीं एक वक्त श्रीजी महाराज परमहंस रामदास स्वामी विजापुर गया वजीबाए त्या उतारो आप स्वामी त्या बार दिवस रहा धनी ने खूब बातू करी साचा साधु केवाय समझ स्वामीनाराण भगवान महिमा घो कहो वजीबा आ बधु पड़दा पाड़ बैसीभता वजीबा पति बत्संगी था हम बाई कोई साधु वैरागी चलम के बीड़ी फूकनारा के गांजो पीना उतारो न तो तिरस्कार करती श्रीजी महाराज हजार दर्शन नया पाकी भक्त थी गई तीन भक्ति की परीक्षा करने श्रीजी महाराज पोते पधार्या ब्रह्मचारी ने लीधा बाई तो महाराज ने ओखे नहीं महाराज गाम में आया पूछू अतारो मै गाम लोग कहू અહીં એક બાઈ ઉતારો આપતી હતી પણ હવે તે સ્વામિનારાયણની ભક્ત થઈ છે ને બગડી ગઈ છે તેથી કોઈ બાવા વૈરાગીને રાખતી નથી મહારાજ કહે અમે તો તેને ત્યાં જ જઈશું મહારાજ ત્યાં ગયા ને કહ્યું અમે તીર્થવાસી છીએ અમને તારે ત્યાં એક રાત રહેવા દે અમે ઓસરીમાં પડ્યા રહીશું કાંઈ માગીશું નહીં વજીબા તરત જ કહે તારા જેવા ઢોંગી ધૂતારા ઘણા આવે છે ખાવા ન મળ્યું એટલે બાવા થયા હવે લોકો પાસેથી માંગીને ખાઈ ખાઈને શરીર વધાર્યું છે પણ આત્માનું કાઈ સુધાર્યું મારે ત્યાં ઉતારો નહીં મળે તારું કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણનો આશરો કર મહારાજ કહે તને કોણે ભરમાવી છે સ્વામિનારાયણ ક્યાં ભગવાન છે એ તો પાખંડી છે કાશી સુધીના શાસ્ત્રી બોલાવીને સાબિત કરી આપું કે સ્વામિનારાયણ ભગવાન નથી તને ભોળીને અભણ જાણીને કોઈએ ભરમાવી છે વજીબા તો આ સાંભળી જરા પણ ડગ્યા નહીં પણ ગુસ્સે થઈને બોલ્યા તું જા તું ખોટો છે ને તારા ગુરુ પણ ખોટા છે અમે તો માથા સાટે સ્વામિનારાયણને ભજીએ છીએ જો સ્વામિનારાયણનું વાંકું બોલીશ ને તો તારો લબાચો બહાર ફેંકી દઈશ એટલામાં તેનો પતિ આવ્યો તેણે પણ મહારાજને દમ માર્યો મહારાજ કહે હવે નહીં બોલીએ અમે અહીં એક રાજ પડ્યા રહીશું કાંઈ માગીશું નહીં અને લાકડી મારશો તોય નહીં જઈએ એમ કહી મહારાજે તો પડાવ નાખ્યો વજીબા કહે પથારી નહીં આપું ખાવાનું નહીં આપું અને બીડી કે ચલમ જો પીતા જોઈશ ને તો તારો લબાજો બહાર ફેંકી દઈશ મહારાજ તો સૂતા પણ ઊંઘ ના આવી થોડી થઈને મહારાજ કહે મૈયા પલંગ આપ વજીબા કહે નથી મહારાજ કહે બીજા ઓરડામાં રંગીન ઢોલીઓ છે તે આપ વજીબાને નવાઈ તો લાગી કે આ બાવો કેમ જાણી ગયો હશે પણ વિચાર કર્યો કે એવા તો ઘણા હોય મારે શું એમ વિચારી પલંગ આપ્યો થોડીવાર પછી મહારાજ કહે મૈયા ગોદડું આપ વજીબા કહે ઘરમાં ગોદડા નથી મહારાજ કહે ગોદડાની થોકડી છે તેમાં વચ્ચે નવું ગોધડું છે તે આપ વળી તેમને આશ્ચર્ય થયું અને તે પણ આપ્યું મહારાજ સુતા થોડી મહારાજે પગ લાંબા કર્યા દૂર એક પીપળો હતો ત્યાં સુધી ઠેઠ પગ લાંબા કરીને પીપળે અડાડ્યા મહારાજના જમણા પગના અંગૂઠામાંથી તેજ નીકળ્યું વજીબાએ થોડું બારણું ખોલી આ જોયું छता मन डगू नहीं आवा चमत्कार वहला उठी चाली गया थोड़ा वकत पची वजीबा गढ़ा महाराज दर्शन करने गया महाराजे तरतज बोलाव्या महाराजे पूछय ते पीपड़े अड़ा था आज चरणबीन के बीजा वजीबा तो जोज रहा शरमाई गांज અમે તમને ઓળખ્યા નહીં અને તિરસ્કાર કર્યો એમ કહી માફી માગી મહારાજ કહે તમે તો મારા સાચા ભક્ત છો અમે તમને ડગાવવા આવ્યા તોય તમે ડગ્યા નહીં સૌને મહારાજે વજીબાની વાત કરી સૌ રાજી થયા અને વજીબાના વખાણ કરવા લાગ્યા આપણે પણ એવા દ્રઢ ભક્ત થવાનું છે કીર્તન भावरी ने बोलो जय जय अक्षर पुरुषोत्तम जय जय अक्षर पुरुषोत्तम शास्त्र सकनो सार परम ए ब्रह्म अने पर ब्रह्म जय जय ब्रह्म अने पर ब्रह्म मूल अक्षर ए ब्रह्म अनादि गुणातीतानंद जय जय गुणातीतानंद पुरुषोत्तम पर ब्रह्म परात्पर श्रीहरि सहजानंद जय जय श्रीहरि सहजानंद भगत जी ने यज्ञपुरुषमा ज्ञान जीवन ने प्रमुख स्वामी रहा रह जय जय विचरी भगवंत सेवा समर्पण धर्म भक्ति ने सुरद भाव ऐक्य धरी ने करिये श्रीजी ने प्रसन्न जय जय करिये श्रीजी ने प्रसन्न